સ્વતંત્રતા બાપ ને ખબર ક્યારે પડે કે એની બુદ્ધિ ખીલી છે સ્વતંત્રતા ક્યારે આપી આપણને સમજતો થાય આપડે આપડા જ્ઞાન ને ફિટ થાય તારે જાણવું કે દાદા ના મા તો છોડે ને ત્રીસ થાય તો છોડવાનું જ નહી છોડવાનું જ નથી દાવે હમજન ભાઈ એને હિત માટે હમજન પાયે ના હિત આપ્યું હોય તો દાદા આ છોકરાઓ સવાલ એવો છે કે કોલેજ ના પેલા વર્ષ આવે ને ત્યાંથી લોકો ને એવું ભૂસ્ો ભરાઈ જાય કે મા બાપ એ લોકો વધારે હોશિયાર છે કારણ કે અહિયાં મોટા અહિયાં ભણ્યા ને એટલા માટે એટલા માટે કોલેજ માં એનો એક સવાલ નથી બધા મારે તો ત્રણ છોકરા છે હું જાણું છું ને એ લોકો ડેડી નો નથિંગ એને એવું કઈ ઉભા એમ કે ગયેલા છે એ ભૂલી જાય છે લોકો હવે આ છોકરાઓને મગજમાં થોડું જૂનવાની છોડવું પડે નવા માં એડજસ્ટ થવું છે એ લોકો ને તો सिनेमा आपे, थोड़े डांस डांस करवा करवा जाए कदा पर आपने गमे नहीं है में। एक, एक खोटू चेलबी छोरी शाके ને કરશે સંસ્કારી માસ ભેગા થાય ત્યાં જવું સંસ્કારી માસિપલ दादा हेमा जाना घर में बेस थोड़े शांति बात करे चलो कई वाची की क्या बदतू नहीं मेरे <laughs> <laughs> <संस्करी थी। laughs> छोक चुकी विनय क्यों क्या विनय कोई दुख ना वर्तन तो अच्छी तो बीजाने दुख थे तो शुभ उपकार तो बोलाये नही थोड़ा उपकार मानव શું ઉપકાર મા ઉપકાર શું લવ આપે છે કેવી રીતનો લવ આપે છે મા બાપ નો લવ આપે છે કે બીજું શું રેવા ઘર આપે છે એમ મા માટે ઘર આપે છે તને ન ઘર ફાવે તો કે સુખી થાય મા બાપ ને દુઃખી ના થાય એવું પ્રયત્ન કરો પણ તોય દુઃખી થાય તો આપડી ઈચ્છા ના હોય તો નહી થાય એ મારે પછી આવે સમજ 32 દાદા બત્રીસ વર્ષ તો દેશ છોકરા માટે કે અમેરિકામાં ભણેલા ઓછા છોકરા માટે પણ આ બતીસ વર્ષ જ્ઞાન આવે દેશના છોકરા માટે કે અમેરિકન બેન પાસ કરતી નઈ છોકરાઓને શું દાદા બબુચેક કેવા છે બબુચેક કે છોકરી છે એટલે મને તો બોલે બેન કેમ પૈણી જતી નથી તમે છોકરા જયારે પહેણ વાર જાવ ફક્ત યાદ પૂછાય એમને બરકત જ નથી વિનય આવે એવું કરી આપો છોકરા કરી આપો છોકરા વિનય આવે બધાને રાજી રાખવા હા ઉદય શા માટે કર્યું તમારે કઈ કરવું મા બાપ કે બીજું તમારે કઈ કરવું થાય છે તમારે છે તે પોતાના મતે ના કરવા દેવું બીજા ને પૂછું શું થાય છે જોયા બધું શું એટલે ધીરજ પકડવાપ ને ઠીક લાગે કે ના એવું નઈ કરતો પોતાનું સારી નહીં મારે હું પૂછી લઉં એક વાર અને પછી મારે જે યોગ્ય લાગે એ કરાય ને કરવાની એની મહેજ થઈ જાય એની મેળજ થઈ જાય આ તો બધું જેનું રિહર્સલ થઈ ગયેલું છે એમાં શું કરવાનું થઈ ગયું છે દાદા તો અહિયાં ક્યાં રહેલા નથી એની ફર પડે આ છોકરા તો કે દાદા અહિયાં અમેરિકામાં ક્યાં રહેલા બધા રહેલા છે તમને અહિયાં ની શું ફર પડે તમે એમ કે અહિયાં અમેરિકા બહુ રહેલ નથી ને મને કેવી મળશે જોયે વાત પૂછે છે ના છીએ મૂર્ખા ઘર પુરુષ લોકો બિચારા બે ભાન લોકો દીન સાબે બકે કોકટા પજન દે ભાઈ અમે શરત થી થોડીક પોટ નહી કા બસી પોચી કા એક ક્લીનર હે બસ આ કે પૂછી દીચી પોચી કોઈ દુકાન આપો અને હું કેલો બોલ ધ વર્લ્ડ ઇઝ ધ પોગલ ઇટself કે બોલે ભાઈ જે વિનાશ થઇ જવાનો છે તારીખ લગ્ન શું કરવાનું પાદર મદન દુઃખ નહી આપું ને હા સો ટકા એટલું જ નથી આપતો એક મોટો ઓફિસર હતો ની અમારે ભત્રીજો હતો મોટો ઓફિસર હતો મને ક્યાં છે દાદાજી મારા મધર ઉપર પણ વિશ્વાસ નથી સેફ સાઈડ જ્યાં લાઈફ શું કર્યું કોઈ ફસાવે એવું રાખી રહી જો રાખ્યું ને હવે ભાઈ જે તને લાગે આ સ્પાટડો બરાદેવ હે હા હવે બડે કેસ ગવડે તે તમને દવા લઈને ભેગો દેલો ના ધ ગોસ ના એવું હોય નહિ ભાઈ અઢાર વાર સુધી એટલું લાણ થયા કે રે ને લાણું થાય you get it you get it i got involved with anybody my brother got tell you what i just so be careful so they know how you go with them i like to be with you i think i'm going to find somebody and <laughs> i'm going to come get you back નીચે માર જોઈતું નહી અમારે ધ્યાન કરી દે 5 કે 10 તો એ ઈ 22 10 એવું બજીસ થઈને કોઈ ક્રશ ઓનસ પરડી એવું કઈ થાય છે ને હા થાય કે ના જિલાવ કરીએ 5 થી 10 થાય હવે આજા ખગડે જા હા બહુ વાસ આવી લાગે કોટ્યું છે જલ્દી વાર એની એસ બીજા ની પડી રાખી કોઈ પણ હાથ મારે છે કે નઈ હારે ગયો છોકરી બંધ કરી આપણે તને ડૂબ ના આપણે ડૂબાયો છીએ बता पोतपोता है माते फरे। आपड़े आमाते रहूं, दूर रहूटा पी खाने ना कर सारू बहु एक कायम ना परमानेंट हो आती जिंदगी અને છોકરીઓ પણ એ લોકો ના મગજ બઉ ગરમ હોય છે મગજ બઉ તપી જાય છે ઘર માંથી જોબ નહી કરવાનો છોકરા જો સાચો જરૂર તો પડે હું લખે લઈ કે આ બધાને સાંભળવો છે હવે અમને સમજાવો ટી ટી ભાઈ માંગે છે કે અમને સમજાવો તો કે પા દેવ તો સાંભળો સાંભળો આવ આ તો ખબર નથી મોક્ષ બેન પૂછે છે અત્યારે મોક્ષ છે મોક્ષ તો હમણાં નથી લાખ નો ચેક પૂરો હાલતા હતા નવ્વાણું હજાર નવસો નવ્વાણું નવ્વાણું પૈસા હતા પૈસા ઓછું હાલ હતી બાકી બરાબર છે બીજા કોઈ ભાવ માં કોઈ નથી કરીને સાહેબ ને આપો એટલે એમને આપ્યો પછી કચ્છમાં તારી વખત ગયા બે ત્રણ ને જ્ઞાન આપ્યું પછી ગું જાય મોક્ષ તો સર્વે કારણ માટે હોય છે આપડે વાલી મોક્ષ શું કરે મોક્ષ મોક્ષ લેવાયા તા ખાસ મોક્ષ તો હોય છે તો હાલાપુર માં બોલાયા હતા હાલાપુર બેન પૂછે છે કે કેટલા કર્મો ના ભાવના કર્મો આપણને નડે કેટલા ભાવો કર્મો આપણે નડે મોક્ષે જવા માટે કે કઈ નથી કર્યું છતાં પણ એવી ઉપાધિઓ આવી પડે આપણને એવું લાગે કે આ ભાવમાં તો આપડે કઈ જ કર્યું નથી છતાં એવી ઉપાધિઓ આવી પડે તમે કયું નથી મારું નામ હેમલતા હેમલતા ખરે હેમલતા જુઠું જે બોલીયે આ તો નથી એ બોલો નામ શરી નામ છે તમે એમ લતા ને પછી આવ લોકો છે પછી પાપ લાગે તમારો છોકરો જ વાણી ગયો તમને કેહતો નથી દરે શબત કહેવાથી દાડો વરે નિરંતર રહેવું પડે પછી હેમલતા બેન અપમાન કરે તો અપમાન કરે એવું પણ બને છે કે કોઈ અપમાન કરે છે ને આપણે ચલો સામ કઈ લાગતું જ નથી અપમાન કરે છે પણ આપણને કઈ લાગતું જ નથી हाँ अपन कहीं लगे अपन असर न लगे छता अपमान करे व्यक्ति नेगे खराब कर असर नहीं करती તમારું એટલે એમ લાગે ભૂલ થઈ ગયું લોક લેતો થાય એ તો આપડે એમ કહીએ ને કે આપણા નક્કી દેવા કે કપાઈ ગયું અસર થાય અસર તો જરાક તો થાય ને એમ કે ગયા એમ અત્યારે પણ તો તેને જરાવાની તો કોણ હશે કે ભાગ્ય સારી હોય તેને ના થાય એટલે હોય આવજો તે નથી અમે આમ તો માની માનતા એવું બી ના અમે જે રસ્તે જઈએ છીએ કોઈ પોતાનું કે એ તો બરોબર છે એમ લાગે હું છું દરેક નો વાલો ના હોય ને તોલા ફૂટી જાય ને કશું થાય નહિ ડર કપાય કશું થાય નહિ તારે થાય એમને ચાલશે તમારે રસ્તે તમે જે રસ્તે ચાલ્યા છો બરોબર છે તો નહીં કાઢવા પડે એ તો ના બધા એમ જ છે ને ક્રોધમાન માયા લો નહી પડે હું ચાલુ છે આપે તો ઊંઘા આવે ક્રોધ માલ મારે ગયા જાય ઓછા થયા હોય મારે પડે થાય ખબર ઓછા થાય આપણે કઈ પણ ક્રોધ આપણે જે વાંચન કરતા હોઈએ એમાં ક્રોધમાન માયા લો બધું જે આવતું હોય એટલે આપણે એટલી તો એમાં થાય ને વાંચીયે એટલે એમ થાય કે ના આવે આપણે એ બધું ના કરવું જોઈએ એમ કે આ ક્રોધમાન વાયેલો થાય આપડે બધું વાંચીએ ઉપર ઉપર કઈ અસર નથી થવાની કોઈ પણ વસ્તુ તેમાં પણ આપણે ઊંડાણ જે બધું ઉતારીએ મગજમાં તો જ આપણને અસર થાય તો નથી થાય ને આપડે તમે સાધારો છે વાંચવાથી આપડે આવી જ્ઞાની વગર તો જ્ઞાન અધૂરું જ છે ને बहन के आप बहन पूछे देरासर पूजा भण अष्ट्रव्य तो यार अष्ट द्रव्य ना हो भाव धी पूजा करे तो ये सारू પૂજા કરીએ તમને જીતે આવડે ના આવડે એ તો મનમાં માન એટલું ખોટું એટલે દ્રવ્ય થી તમારે કરવાનું અને સાધુ અનુભવ થી કરવાનું સાધુ ભાવ ને જાણે ભાવ તો થાય છે એ તો સાધુ ભાવ થી કરવાની અને ગ્રહ થી ને છે તે દ્રવ્ય કરવાની સાથે ભાવ હોવું જોઈએ નો બરાબર આપણને આવડતી હોય મોઢે પૂજા બધું ભવ્ય થી કરીએ તો બરાબર તમને ના આવડે એટલે આપણને આ મોડે આવડતી હોય બધી પૂજાઓ તો ના ચાલે એમ આમ ભાવ થી કરીએ તો ના આવડે ભાવ ના આવડે ભાવથી થાય ભાવ થી થાય ને ભાવ કેટલી લાવો તમે આટલા બધા સંસારમાં પરિગ્રહી તમારો ભાવ કેવાથી ઉત્પન્ન થયો ના પરિગ્રહી જબરજસ્ત બહિરા શુક્ર હાય હાય હોય થતી તો ઉત્પન્ન થતો છે તો સાધુઓનો ત્યાગીઓ નો થાય પરિગ્રહી નો ઓછા હોય તેનો થાય ભાવ શબ્દ બોલ્યા થી લાડો દર ભાવે છે કરવાની જ્ની પુરુષ હોય સાધુ પુરુષ હોય તે ભાવ થી કરે જેને પરિગ્રહ ઓછા હોય તમે નરે આખા દાળ પરિગ્રહ લઈ એને પછી ભાવ पावर को भाव लोग आप जाने मैंने भाव बहुत भाव बहुत भाव नही ना तो भाव कर्म से भाव कर्म जो चार्ज कर्म कहे भाव कर જે સંસાર ઉભો થાય છે ઉત્પન્ન જ ના થાય એટલે ચાર થતો જ બંધ થઈ ગયું મને એવો છે कई पूजा नु साधन ना हो प्रेम थे भाव पूजा ना परिग्रह ना पर भावकर्म भाव एवर्म तो भाव कर्म कहकर्म एवर्म एटे समझाओ Hri unuenti zo doen, alen Rei Aten. No, we do not. Omaha, Sai mould вже nukromba ej g ital East. Naisa, tecnologika tai? Naa, n repasekor. Arèm ou Ivan Arèm e moluli. benefit, comme drawing on Nie lácsa He is a big cat undciate. Dogs- thirst. Šia Nee crazy visitingока doem factual it.質issements mee a Bal которые i pares et kuno alian Dev� passar passe ü Shaagt无关 peroオian Dev W boot life out there Quo chwe est c programmables Ma aga é? Oh shashック。fuelence, 然後 peli š?". EssaOC mu cryon, Ilkaryam Moketa Qu' arses te pun ima? Ustaka? grid customize. Si garandam os pares are either આપણે બંધ કરીશ એટલે પછી બધા જ વધી आक्यू ने भाव कर्म बंधाई तू कर्म नहीं है क्या एक दादा ज्ञाना पिन तेरे बंधाई है नहीं तो आठ होते कौन से जाने तू भाव कर्म तुमने समझाई बेन तू बोल दे कर्म ने निर्जरा की इच्छा था तो क्या कर्म ने निर्जरा केई रीते થાય कर्म ने निर्जरा केई रीते થાય कर्म निर्जरा शनि पार होते है जमीन निर्जात होती है कर्म बंधाई है वो तो उधर ઘરનું નિદ્રા જાનવર ને થઈ રહી છે પણ તે જ્ઞાન પૂર્વક એકનું ને ઉખડી ગયું ત્યાં મારી પેલો ઉખડી જાય મારી પેલો ઉખડી જાય એટલે નિર્ધરવાનું ખરું જ કારણ હંમેશા ફળ ઉડી જાય ના ખર તમને મૂળ દિગમ્બર ને અમે અમે મૂળ દિગમ્બર ને મૂળ દિગમ્બર ને અમે સારી ક્યારી જોઈ ને લાયા હોય એ બેન પછી ખાતી નીકળે તો મન બગડે ના બગડે તમારું તો પછી શું થાય કેવાય કેમ ભાઈ કેમ કહીને ખાટી નીકળે મન બગડે શું એટલે બેન ના ચાલે બધું પોલું ના ચાલે છે બધા ત્યાગ ભાવના માં બહુ માને છે એમ ત્યાગ ભાવના માં બહુ માને છે દિગમ્બરો ત્યાગ ત્યાગ ત્યાગમાં બહુ માને એમ ત્યાગ કરી શકું ત્યાગ કરતા પોતા ના થયા ભાઈ જ્ઞાન વગર નું ત્યાગ ભગવાને ના પાડી કુદ કુદ કુદ્યાગ કર્યો કુત કહ્યું ભગવાન ઉડતા ભર્યા આવું શું કરો છો જ્ઞાનપૂર્વક ત્યાગ સાધુ બધા બહુ કાશી બેઠા છે પણ નકામ પુણે પુણે સારી જગ્યા મળી જ્ઞાન સાધુ માણું સંસ્થામાં સાધુ જ છે આવ કોણ એમને તો દેવગતિ માં જવા નહી દેતા પહેવા નઈ દેતા એટલે સાધુ બાકી સાધુ કયો બિચાર દેવગતિ માં જવાનું હતું તે બંધ કરી દીધું દેવગતિ નથી અત્યારે હા પણ આ સાધુ એટલું આગળ ની તો સારો હતા આખો દાખલો કકડા કકડા કર્યા કરશે ને એટલે એમને દેવગતિ ના પહેવા દે કે કે વિતરા નમસ્કાર કરવા પછી કુ ગુરુ કુ ધર્મ કુ તપ ને કુદેવ કુ ગુરુ અને કુ ધર્મ ને નમસ્કાર નહીં કરવા એને નહિ માનવા અત્યારે જોતા બાકી ગુરુ એ કુ છે અને ધર્મ સાથે વિષમકાળમાં આ દુઃખ છે ને બે જરાય શાંતિ ના મારે સાધુઓની શાંતિ છોકરા એટલે બેન કઈ કયા બરાબર છે પણ દાદા ને એવું કેવું છે કે જે કે પાછા ચોપડવાની પીએ બાંધ છે મોક્ષ જવાનું લે કે સોનાકોવ જોરિયો કોન દી ગવર્નર જૈમર્ટી કે હોય તે ને કેટલા બધા આગ્રહ હે એટલે સિંધિયા પતકે જીનેવા નિમર્તાલા મૂંજીએ એને ઉપાધરણ કરવા ફાળો પર નથી દેવા દેતા સપ્ટેમ્બર મે મને બોલ દો માર ચાલે છે આપડી વાતમાં બોલ ના ડોક્ટર આપશું છે કીર્તિભાઈ પૂછે છે કે આ બધા જે સાધુ મુનિઓ બધા તપ કરે છે એમને રસ્તો નથી જોડે વાત બરાબર છે પણ એમની ભાવના મોક્ષે જવાની છે તો પાછળ ક્યારેક જ્ઞાની તો મળી જાય ને કીર્તિભાઈ પૂછે છે બીજા કોઈ ભાવ નાની મળે નઈ તો એ શિકાર જ ના થાય પણ આ ભાવ આગળ આવતા કોઈ આગળ ભાવ આગલા ભાવો માં ક્યાંક જ્ઞાની મળી જાય સાચી છે પણ આ કા એવો છે દુર્લભ